નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહતા નમો આય રીયાણ નમો આય રીયાણ નમો અઝાયાણ નમો ઉઝાયાણ નમો લોયે સવ સાહુણ નમો લોયે સવ સાહુણ એસો પચન મુક્કારો એસો પચન મુવપાવપનાસનોપનાસન મંગલાંચે સિંહ મંગલાંચે સિંહ પડવ ડમ હવાઈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ઓમ નમ જય સચિદાનંદ જય સચિદાનંદ તીર્થન કરના દ મંદિર રે તીર્થન કરના દ મંદિ રે ભંડારેલી જેવાણ ભંડલી જેવાણી જગ કલ્યાણ પુણ્યો દી જગકલ્યાણ પુણ્યો દી નીકળી ગઈથી સત કર ના રુદિયા માંથી તીર્થંકર ના રુદિયા માંથી નીકળી નો તિ જે વાણી નીકળી નો થી જે વાણી દાદા ના શ્રી મુખ કમળ બહાર પડી છે તે વાણી બહાર પડી છે તે વાણી ઘટ પટિયાત રાગ છે પાક્યા ઘટ રાગ છે પાક્યા કડી યુગ જો પુણ્યોદય દઈ યુગ નો જો પુણ્યો દ સહેજા સહેજે આવી મળતા સહેજા સહેજે આવી મળતા સર્વે જીવનો સર્વોદય સર્વે જીવનો સર્વોદય સંમુખ જય કારોલાવી ંદ સર ઉરવના પાણી ઉરવના પાપો નું પાણી તીર્થંકર નાદ ુદિયા માંથી તીર્થ કર ના રુદિયા માંથી નીકળી નોતી નોતી જે વાણી દાદા નાશ્રી મુખ કમળ થી દાદા નાશ્રી મુખ કમળ છે બહાર પડી છે તે વાણી બહાર પડી છે તે વાણી એક જ ફેરો દર્શન કરતા ભૂલાતા નથી જીવન ભલ ભૂલાતા નથી જીવન ભલ પુણે શ્રી પુદ્ધ પ્યોરીટી શ્રી પુદ ગણ પ્યારપ્ત પુરુષ નું અંત તપર શનો અંત સામાને સંતોષી ચલતા સામાને સંતોષી ચલતા સમૃદ્ધ પંચાગ્નિ કેવળ દર્શન જ્ઞાન અખંડિત કેવળ દર્શન જ્ઞાન અખંડિત ક્રાંતિકારી વિજ્ઞાન ક્રાંતિકારી વિજ્ઞાન તીર્થંક કરનારુદિયામાંથી તીર્થં કરનારુદિયામાંથી જેવાણીકડી નોતી વાણી દાદા શ્રી મુખ કમળથી દાદાના શ્રી મુખ કમળથી થી બહાર પડી છે તે વાણી બહાર પડી છે તે વાણી દુનિયા ભર ખાતા વહીમાં દુનિયા ભર ખાતા વહી અંતે ખો ખોટ છે સરવાડે તે ખોટ છે સરવાડે પોતે પોતાને જાણીને ને પોતે પોતાને જાણી ને શુદ્ધાત્મી આ સંસ્કારે ત્મીયા સંસ્કારે કાયા આખી વોરાવિદે કાયા આખી વહરા વિદે જ્ઞાન ચરણે સાષ્ટાંગી જ્ઞાની ચરણે સાષ્ટાંગી આજીવન અભયદાની આજીવન અભયદાન મરણ તે સત સિદ્ધાંગી મરણ તે સત સિદ્ધાંગી તીર્થં કરના દિલ મંદિરે તીર્થં કરના દિલ મંદિરે ભંડારેલી ઘડી ગઈ તે સતવાણી ઘડી ગઈ તે હસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર હો દાદા ભગવાન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 દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જૈ જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા દા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર આ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવે છે તે આપણા મહિલા દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવે છે અને દાદા ભગવાન અસીમ જય જયકારો બોલે છે જ્યારે આવે છે ત્યારે એને પદ ચાલુ રાખવા જેવું હતું પરંતુ આપણે જો સમજી લઈએ કા પાછા નવા દાદા કઈ છે આયા એ કોઈને ભ્રમ ના બે થઈ જાય ભ્રમથી છૂટ્યા છીએ બસું બની શકે જ ભાઈ જ્યાં શરીર છે ત્યાં સુધી બધું આજનું શરીર છે ને પાછું આજનું શરીર છે ને દાદાએ સ્પષ્ટ કહ્યું છે કે મને મળીને આવેલું શરીર એવું ના હોય કે છે આ બહુ સમજવા જેવું છે એટલે નવીન આપણે પછી લૌકિક ભક્તિ પણ તમારે પણ કરવી પડે છે સમજે કે નઈ બરાબર હમ તો એની અથાથા સરખી રહી જાય બધી અને આપણો ઉપયોગ ઉપયોગ કેટલો બધો આવેલ્યુશન જ પડશે આમ તો ડૉક્ટર સાહેબ એ કહેશે કોઈને કહેતા હોય છે બહુ ચાલ ચાલ લઈ લે ભાઈ આવે એ ફૂટા રહેવા દે ને બહુ આ ફૂટા જ આપણે બધા ચાલો દુનિયા ભરની ની ખાતા વહીમાં દુનિયા ભર ખાતા વહી મા અંતે ખોટ છે સરવા રે અંતે ખોટ છે સરવા પોતે પોતાને જાણીને પોતે પોતાને જાણીને આત્મીયા સંસ્કાર કાયા આખી વોરાવી દેખી જ્ઞાની ચરણ સાષ્ટાંગી આજીવન અભેદની આજીવ મરણા તે સતસિધ્ધાંગી સતસિધ્ધાંગી વાથંકર ના રુદિયા માધી નીકળી નોતી તે વખતે દાદા ભગવાનની હાજરીમાં બહુ સુંદર નીકળી ગયું એમને ચોક્કસ ચોઈસ શું ચોવીસ તીર્થંકર ભગવાન તારા એ બધા પદો નીકળ્યા છે પણ દાદાની હાજરી હતી આજે એ સમર્થ પુરુષ દાદા હાજર નથી એટલે આટલું સરખ તો બધાને આવે લક્ષ્યમાં કારણ કે સમાજ તો સમાજ છે અને વ્યવહાર તો વ્યવહાર છે હું સમજ્યું એટલે તીર્થંકર એ સમજાશે નહીં જો તમે સમજાવી શકો બહુ સારી વાત છે એ તો બહુ લા આપવાનું માગે છે તો બધી કોઈ પૂછશે એકદમ કોઈ જઈને પેલું બસ ના મરણ નો સતત સિદ્ધાંગી એવું લખ્યું છે સમાધિ મરણ એટલે વધતા જતા જાય શુદ્ધ ઉપયોગ સમ જોઈશે કેટલા જોવું જોઈશે આપણે આ કદાચ મારી વાત જુદી લાગતી હશે આજે તમને વિચારજો વિચારજો આપણે પોતાના હિતમાં આ વાત કરું છું શું અમે કહીએ છીએ કે દાદા ભગવાન હાજર નથી કોને લાગેસ કો જે કહીએ છીએ ને સમજાયું આ વાત છે એટલે અમે કહીએ છીએ કે પ્રકૃત પૂદગલને અંદર એસ્ટિમેટ ના કરશો એનું અવમૂલ્યન ના કરશો શું કહ્યુંલ્યુએશન થઈ જાય જે વેલ્યુ કેટલું વેલ્યુડ છે એ તો જેવું તો નથી પણ એ વેલ્યુમાં લાવવું પડે સાહેબ ડૉક્ટર સાહેબ વેલ્યુમાં લાવવું પડે છે એને હે આ કરવાની ક્રિયા નથી સમજવાની ક્રિયાથી લવાય અને સમજવાની જ્યાં ક્રિયા હોય ને ત્યારે બધો આપણો વ્યવહાર સત્સંગ બધો અદ્ભુત થાય એવી રીતે હોય આપતા પુત્રોને ખાસ કહીએ છીએ અમે તમને હા ખાસ અંદર બરોબર બધો ફુરસદનો સમય આમાં કાઢો ફુરસદનો સમય બાકી વ્યવહાર તો વ્યવહાર જ છે દૂર ઉરાશ લોકો એકદમ ભેગા થઈ જશે તમારે પણ આ તો જ્ઞાનીની વાણી તમે કહો છો જેવી નથી સમજાવ્યું ને એટલે આટલું સમજી લેજો એટલે અંદરથી ખીલો બધા બરોબરના ચાલો છેલ્લી લાઈન બોલી લો સિદ્ધાંગી કે છે બોલ્ડિંગ બિલ્ડિંગ તો બહુ હાઈ ક્લાસ થયું છે કવી રાતનું પરંતુ જેમ સમય ફરે છે એમ એ છે વસ્તુ એટલે કેવી રાત કેળવું પડે તમારે આટલું જરા કરી દાદા તો હાજર નથી શું હશે તું છું જ ને પણ તારું તું બોલું છું કયા પછી બરોબર બે જણા બરોબર છે કર પાછા જવાના છો બંને જણ જશો સારું આ પતુર થવા દે પીસ સ આગમ સન્મુખેતાલીસ આગમ સન્મુખે સમય સારી ઉપંગી સમય સારી ઉપાંગી દાદાનુ પ્રત્યક્ષ જ દર્શન દાદાનુ પ્રત્યક્ષ જ દર્શન સર્વે કાર दुनिया उपकारी नियम केंद्रीय आ दुनिया मा, मा।, मा। रिजवड़ कर जो क्रमशी कर जो अक्रमसी। पांच जानो परमार પાંચ પરમાર સ્થિર તીર્થ કરના દિલ મંદિર તીર્થ કરના દિલ મંદિરે ભંડારે લી જેવાણી कल्याणी पुण्यो दई जग कल्याणी पुण्यो दी थी निकड़ी गयी थे सरतवाणी निकड़ी गयी थे सतवाणी निकड़ी गयी थे सतवाणी મહાવીર ભગવાન હાજર હતા છતાં પણ બધાને બહુ મથવું પડતું હતું આ આટલું બધું મહા હતું તો અહીંયા દાદા ભગવાન એ પણ એ તો લઘુત્તમ પુરુષ આ વાત પકડો આ વાત પકડો લઘુત્તમ પુરુષ શું અને પુરુષનો પુરુષ સ્વભાવ જ લઘુત્તમ છે પણ પુરુષનો સ્વભાવ લઘુત્તમ કેવી રીતે કે શરીર જોડે હોય ત્યાં સુધી તો જ ગુરુત્તમ થાય નહીં તો થાય જ નહીં એ શરીર લઘુત્તમ થયા વગર પોતે ગુરુત્તમ કેમનો થાય શરીર જેમ જેમ મારા પણ નીકળતું જતું જાય તેમ એની વાત નહીં જોઈએ એટલે બહુ બિલ્ડિંગ તો એમના તો હોય છે એમાં સવાલ જ નહીં પણ હાજરી શું કામ કરે છે જોજો અને આજે હાજરી નથી એવું કોણ કહી શકશે આજે હાજરી નથી એવું કોણ કહી શકશે पे कैमरा से थोड़ी पेली एक आत है तो छस है बराबर से पिस्तालीस आगन संखे कोईप जैन पूछे तो तुम समझा सकसो परंतु एट हजु नहीं सहलूँ नहीं पड़े हाँ आप फाव फा तो खरे एम नहीं चा <laughs> तब एक सत्संग में तो पघरू कशु સમજે ને પણ તમારે જૈન થઈ જવું પડે તે વખત થોડું હં હું ભગત છું તે બરાબર જૈન થવું પડે તમારે જૈન વખત અરે ડૉક્ટર સાહેબને કહીએ તમારે વૈષ્ણવ થવું પડે થોડુંક બહુ સારા થયા છે ઘણા સારા થયા છે કૃષ્ણ ભગવાનનું એના બહુ આજે એક બહુ સારું છે એમની પાસે શું અને જરા નરમ બહે ગયેલા હોય ને અંદર પોતાનું આપણે લઘુ ગ્રંથિ એ કરતા હોય એમના શિવજી થઈ જવું પડે એમ શું થાય લઘુ ગ્રંથિઓ કરો શું ઊંચોક વાણો છે અંદરથી એને સમજાવ્યું ને ગળીઓ બધો બે જાય એમ કેમ ચાલે એટલે આ વાત કેવી છે સમજવાની વાતો છે આ ક્રિયાની વાતો તો હોય જ નહીં વિજ્ઞાનમાં અને પાછા કહે શું કે નિયમ કેન્દ્રીય આ દુનિયામાં અરુણભાઈ સાહેબ સાહેબ શાહ સાહેબ ગયા પણ તમે સાહેબ છોક કે દુનિયામાં એટલે વીસ શાસન ચાલે છે ત્યાં સુધી નિયમ કેન્દ્રી છે પણ નિયમ શું સમજતો ને આ બધું લેવું પડે યમ નિયમ સંયમ આ પૂલ મુખ મૌન ઓ એટલું બધું મૌન રહ્યો પૂરી ત્યાગ એટલે કે ફરી ફરી ત્યાગ કર્યા કર્યો અથાગ એટલે કશું એટલે સતત કે કર્યા જ કર્યો શરીર અનુય થઈ જાય ત્યાં સુધી પછી છેલ્લે કઈ દેશે તો એ તું આમ સમજતો નથી કે તું આનાથી શું કર્યો એટલે તને પ્રાપ્ત શું થયું આનાથી હદ બહુ અનુભવ બહુ સુંદર પદ છે તો શ્રીમદનું હું એ પોતે શ્રીમદ્ને રાયચંદજી એમનો બોધ આપે છે એટલે આપણે બધા આપણે આપણી ફાઇલના બોધ આપવો જ ઘટે શું આપવો ઘટે પ્રયોગ છે શરીર છે અને માટે કહીએ છીએ અમે શું કહ્યું એટલે આપણે પ્રાપ્ત થાય જ જો આપણું શુદ્ધાત્મ પદ એટલી એવી જેટલું સ્ટેબિલિટી પામ્યું હોય અને જય સચિદાન સાહેબ કંઈ ગયા મારે હંતી શું ને જા છો ખરા માસ છો અહીંયા ગોઠવા દો એ બી મેં તમારું શું બગાડ્યું હંતે જાઓ છો તમને તમને જેને શોધી કાઢે એને મેં શોધી કાઢી એટલે એટલે હું કહેવા એટલો માગું છું કે આ પદો છે અદ્ભુત છે એમાં ના નહીં પણ એના ઉપયોગમાં ખૂબ રહો તમે પુષ્કર રહો તમને જેને જે ફાયા તે બધાને બધા ફાવ એવું હોતું નથી સમજાયું એટલે આટલું જ વાત કરું છું બાકી વેલ્ડિંગ તો એવા અદ્ભુત છે એ તો ઘણા લાંબા સત્સંગો માગે ઘણા લાંબા લાંબા અને અમારા સાહેબને બહુ ઈચ્છા છે કાઢો પણ હવે આ રેકોર્ડ ઘસાઈ હવે શું કરું તો એ જ કરી आप भाग पांच मविराज न पद समझ भाग पांच मूकेलूल बहुत सरस मात्मा जो लीजिए કવિરાજના જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે રિસર્ચ સેન્ટરમાં એમના પદો ઉપર અને દાદાએ તો એમને એટલા કેટલા આશીર્વાદ આપે છે આ પદો છે ને આજથી બસો અઢીસો વર્ષ પછી જ્યારે કોઈને જોશે ને તો કહું ગજબનો વાતો છે સામાન્ય કવિઓ છે એવું નથી આંકે છે એટલે તો એમને કવિરાજનું બિરુદ મળ્યું એ પણ કવિરાજ કેવા લઘુત્તમ ભાવે બધું સરસ લખે છે ને આપણે જોઈએ છીએ ને તો એ વાત છે મોટી હમ લો ચાલો આજે તમે પૂછ્યું ફોન કર્યો આ પૂતગલમાંથી right, <laughs> <laughs> સજીવ નિર્જીવ એને કહેવું તો પડે કે આ સજીવ નિર્જીવ પૂતગલને લાગ લગાડ્યું હતું આ સાહેબનું એવું તેમ અમારા ડૉક્ટર સાહેબે એમને લગાડી આપ્યું તો કાલે ભાદર ગયા ને તે કરતાં હાથમાં આવી ગયું ચાલ્યું પણ આટલું ચાલ્યું કેટલું ચાલ્યું વરદ દાડા ચાલ્યું હશે એ પાછું હે હા એટલે એટલે પાછું લગાડી આપશે નહીં તો તો બે ચાર દાડા પાંચ દાડાની બરાબર પ્રેક્ટિસ કરાવવી પડે જોડે જાત જાતનું સમજા ને દાંત દાંત જેવી દાંત છે પણ એવું અરે હારાયા ત્યાં જયારે દબાઈ નાખતું વાત તો કરે એક એમને કેટલું ખોટું લાગે દાદાના દાખલા એવા સુંદર છે આ કારમાં આજના વખતે એ બધા દ્રષ્ટાંતો કહેવાય શું એ દ્રષ્ટાંતો કહેવાય છે આ કોનું છે સુરજભાઈ આહાર વિશેના દોષો અને આજ્ઞા ધર્મની જાગૃતિ બંને વચ્ચેનો સંબંધ સમજાવવા કૃપા કરશોજી આહાર માટેના દોષો એટલે શું કે આપણે તો હવે કોઈ ક્રિયા કરનારા રહ્યા નથી એટલે શું કે થતી ક્રિયાઓને સમજનારા રહ્યા છીએ અને એમાં આહાર વિશેનું જ્ઞાન જે છે મને લાગે છે કે આપણી પુસ્તિકા નીકળી છે એમાં નહીં એ કઈ છે આહાર વિજ્ઞાને નીકળી છે બહુ સુંદર છે એમાં આખું દાદાનો આખો સાર આપ્યો છે બધો પરંતુ આપણા જે જૈન દર્શનના શાસ્ત્રો છે બધા એ શાસ્ત્રોમાં પણ આ વાત પુષ્કર કહ્યું છે પુષ્ક બધું એટલે જીવ એક ઇન્દ્રિયમાંથી ઉત્ક્રાંતિ પ્રામતો પ્રમતો આગળ આવે છે અને મનુષ્ય જ્યારે પહેલાં પહેલો થાય છે એ તો તમને એનું ગણિત નહીં સમજી શકાય બહુ પાર ગણિત છે ઘણું પાર એક ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયની ઉપલી કક્ષામાં આવતા જ કેટલું બધું થાય છે પણ ત્યાં આગળ તો જન્મવાનું મરવાનું બધું નજીકનું હોય આ હોય એવું બધું છે એટલા માટે ત્યાર પછી આ બે ત્રણ ચાર પાંચ અને પાંચમાંય પાછા કેટલા લેવો તે છેક ટોપ લેવલ આવે ત્યાર પછી મનુષ્ય થવાના ચિહ્નો અને આવે એને અને પછી થાય તે બે પગ પર પછી બે પગ ધીમેરીને ઊભું થાય આપણા ચિમ્પાજી સાહેબ સતત નથી ઊભા રહેતા તમે જોજો આમ ઉભા પણ છતાંય અમુક બતાવે છે આ લોકો બધા એ આવી રીતે છે ઉત્ક્રાંતિ એટલે આ સ્પાઇનલ કોડ ઉપર છે એને મેરુદંડ કયો શું કહ્યું મેરુદંડ અહીંથી નીચેનો એના પર આખું ચહેર રહેલું છે તે આપણા ચાર પગા પ્રાણીઓ એમના માટેનો મેરુદંડ એટલું ડેવલપ નથી થયો કે આમ થઈ જાય એ માણસ થાય તારે ધીમે થાય છે એકદમ તો નથી પાછો અને ટાઈમ લાગે સાહેબ ખરું નહીં ધીમે આમ આઈ ગયો ચાલો હવે તો પગે દોડાય અને આગલા બે પગ હાથ જેવા કામ કરે એવી તો સાહેબ ઉત્ક્રાંતિ તો એ છે હા અને અત્યારે આપણા સ્થિતિમાં આ છે દાદા કહે છે ઉત્કૃષ્ટ સમય છે આજે જો જેને દષ્ટિ મળી ગઈ એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ કૃપા એ કરીને હમ પરંતુ પ્રાપ્તિ આપણે કરવા એ કરીને સમજીએ છીએ બધી એ તો છે જ માર્ગ પણ આજે માર્ગ ના રહ્યો છતાં પણ આ વાત છે આ બધું એનો સિદ્ધાંત જો પકડાય તો બહુ સારું પડે અને આજે જ્ઞાન બ્યાનની વાત તો બાજુ જવા દઈએ પણ આજનું જીવન અંદરથી સરખું જીવાય એ જ બહુ મોટી વસ્તુ છે બહુ જ મોટી વસ્તુ છે એ જ મુખ્ય માર્ગ છે આખો વ્યવહારનો एट आप सत्संग सत्संग सभा बराबर है भारत व्यवहार आखू विज्ञान खुल्लू बहुत जरूर है साहेब समझा कि नहीं आखिज रज्नीकांत समझाने हाँ एट आपने बरब गमी तो बहुत आ तो ना गमे वो हाथ में आदम बीघना पात्र लई फरता था भिक्षापात्र आटलू मोटू अबजू अबजू दादा कहसे क्यों मुकाई गये हाथ में मुकाई गये क्या श्रीमत कहसे આરાધ્ય આરાધ્ય શું ગાય છે બહુ સરસ લાઈનો છે શું એવો પ્રભાવ તે આપણા દરેકના દિલમાં છે દાદા માટે તો દાદા માટે દરેકમાં છે આજે સૂક્ષ્મ સ્વરૂપે દાદા હાજર છે તો પણ દરેકને છે જ એટલે દાદા એક શબ્દ છે તે કહેવા ઘણું બધું કામ કરે છે આજે તો વિહારીભાઈ સાહેબ સમજાય કે નહીં આ વાત છે એટલે દાદાને સમજાવવા માટે પણ એના યથાર્થ જો કહેવાય તો બધાને જેને જેનો પુણ્યભાગ હશે એને લઈ લેશે એને એ તો બધું એ તો હોય જ ને એમાં એ કોઈના હાથમાં નથી ના લેવાય ઓ થયા બધા આપણે આપણા હારા છે આમ એ રાખે પછી સમજાયું એવું છે આપણાથી કોઈ કંઈ પામે એવું નથી એ તો પુણ્યભાગે એનું ખેંચી લાવે છે અને આપણાથી નિમિત્ત નીકળી ગયું તો કામ થાય છે નહીં તો ના થાય સમજાયું પરંતુ આપણે અંદરથી કોઈ પરમાણુ ઊંચું નીચું ના થાય એટલું જોવાનું બીજું કંઈ નહીં શું હમ અને એમાં મનનું આહારનું કહ્યું તે આહારને મનનો સીધો સંબંધ છે તો વેદાંતમાં અને વ્યવહારમાં બધા જાણે અને આપણે ત્યાં છોકરાએ બોલે કે આ અન્ન તેવું મન શું એટલે ઓળખાણ આવે ને એના પર છે આખું ઓળખાણ અને વાણી તેવી પાણી તેવી વાણી આહાર અને પાણી બે બહુ મુખ્ય છે મનુષ્યના જીવનમાં અને આખો આપણો સનાતન માર્ગ ભારતનો એમાં ત્રણેય મંત્રો બધા જ આવી ગયા એ બધા માર્ગમાં આહાર મીટરે તો આ વિશે બહુ કહેવાયું છે અને એ પ્રમાણે હોય છે બધાને અને તરણ મંત્રોમાં ઓમ નમો ભગવતે વાસુદેવ ઓમ નિમશા એ માર્ગમાં હોય છે ને તેમાં આહાર સંબંધી જે છે કોણ આવ્યું છે આહાર સંબંધી જે છે ને તેમાં એમને વૃત્તિઓને દબાવવા માટે એવા ટાઈપના આહારો હોય છે ખાસ કરીને શિવજીમાં અને આ વેદાંતમાંય હોય આપણા વૈષ્ણવધર્મ એમાં એ રીતનું હોય એટલે બીજો બધો આ બધો બહુ સ્પદસરનો હોય પણ પછી ત્યાં આગળ એવું નહીં કે આ જમીનમાં થાય નહીં ખાવાનું ના ખાવાનું તે પણ જે ચુસ્ત પાનારા હોય પાછા કરે હા પણ એવા બહુ ઓછા હોય ઘણો ઓછો હોય એ બધા તપ કરનારોને હોય છે અને જૈનોમાં આહાર વિશેનું બહુ કહ્યું છે આહાર વિશેનું એ પછીના માયુભ પછીના શાસ્ત્રોમાં આવેલું છે પરંતુ એમાં કે તમારે ઉગાડી આંખે છો વિશ્વમાં જીવવાનું છે તમારે અને બધાની જોડે કોણ કેવો મળે શું મળે ક્યારે મળે કેમનું મળે કશું ખબર નથી આપણને તો એ બધામાં આપણે જાગ્રત રહીએ અને ઠોકર ના વાગે એના માટે આહારમાં એટલું જ કહ્યું કે પેટને ઊણું રાખવું પરંતુ કામ કરનારાઓ માટે એવું ના બની શકે એટલે પછી એક ભાગ તો પૂરો ખાલી રહે છે જ પણ આજે તો બધો આહાર બહુ સિમ્પલ ને સાદા થઈ ગયા છે ને એટલે ચોથો ભાગે ખાલી નથી એમાં ખાવ થોડું રહે છે એના પ્રોબ્લેમ છે આહાર વિશે તો આ પુસ્તિકા બહુ સુંદર છે બહુ સુંદર છે અને આજ્ઞાધર્મની જાગૃતિ એના માટે છે આહાર એટલે ઉણોદરી તપ તો બહુ જુદી વસ્તુ છે એમાં તો અડધું પેટ ખાલી રાખવું પડે શું પણ એ પ્રમાણ કેમથી ખબર પડે આ પેટ કેટલું એનું સાઇઝ કેટલી કેટલું દરેકમાં જોતા જતો હોય એટલે અડધું ખાલી રાખવું પડે તો જાગૃતિ રહે સદાય વ્યવહારમાં પણ રહે સરસ વ્યવહારમાં ગમે તે કોઈ આપણે હમે અથડાઈ પણ ન તો આપણે નહીં અથડાઈએ એટલા પછી દાદાએ કહેવું પડ્યું કે અથડામણને ટાળો એ અમારા ચંદ્રકાંત સગા હતા અને અમારે યોગાનુ મુંબઈથી વડોદરાથી ગયેલા ભરૂચની મિલ એમની ભરૂચની મિલ હતી ને ત્યાં આગળ અને ચંદ્રકાનો ભાગ સંભાળવા નહીં ત્યારે એ તે એમના સગા એમના કાકા થાય એ કહે કે આ મૂકીએ એમને જ નાગ્યા કે દાદા કાંતિ કાકા છે ને એમના કુટુંબી છોટાભાઈ હતા એમના દીકરા બાદરણમાં તો એ કહે અમને અહીંયા આપો ને બધા આ બે માણસો છે બધાને સાચવે બધા એને તો એને મૂકવામાં આવ્યા એ પછી ચંદ્રકાભાઈ અમે બધા એમને બેઠકમાં પેલું બેસાડ્યા દાદા હતા એમને હું ને એક ચાર જણ હતા ચાર પાંચ સંગપતિ હતા જુના એ બધા એને કહ્યું વાત થયું હા અને આ છે ને એને કહ્યું હતું દાદા આવે છે ભગવાન દાદા ભગવાન આવે છે એમને એમના માટે એ કાંતિભાઈ એમના ભતીજા થતા હતા શું એટલે यहां पर जो बु बद बिल जरा एक्जिक्यूटिव स्टाफ ने बदा होने थोड़ी बात चाली बढ़ चाल हाँ पी बदा गया चन्नक दादा सा तरह पी आया दादा दादा ते आटली बड़ी सरस बात समझा तो मैंने कहीं काबू ने कहीं मैने कहीं का मैंने समझ पड़े एवं આ વાત નીકળી અને પછી આ નીકળેલું જ છે અને ત્યાર પછી એ બહુ ઓલરાઈટ થઈ ગયેલો મેં જોયું એનું મેં જોયું એ તો બહુ પાવરફુલ માણસ હતો બહુ જ પાવરફુલ શક્તિવાળા હમ એટલે વધારે લાંબી લાંબીને આ વાત કરીએ અમે અત્યારે તો એનું કોઈ હોય નહીં જાણે નહીં અમારે રસિકભાઈને ખબર નહીં હોય કે અત્યારે ક્યાં છે કે નહીં મતલબ કે કાંતિભાઈ નથી હે છે હજુ છે કર્યું નહીં એવું બધું આવું છે ગજબનું ત્યાં આગળ આ નિરીતું કે જો એક કામ કરું અથડામણ જરા જીવનમાં અથડામણ ટારીશું અથડામણ એ શું દાદા એટલે પછી દાદા દ્રષ્ટાંતથી સમજાયું જે ચોપડીઓમાં આવ્યું છે બધું સમજાયું ને અને આપણે વાંચી જઈએ છીએ હા કે એમનું દીકરી શું દીકરી સ્પોન્ટેનિયસલી કેવી રીતે આવે છે કારણ કે એમને બહુ નજીક ના ત્યાં આપણી એમ કે પટેલ કામ કરે પાછા ઓગણીસો પચાસથી સારું એવું પછી આ તો બધું આવ્યું ઘણા વર્ષો પછી એ શું તો કે સાહેબ મહારાજા સાહેબ નીકળ્યા હોય અને રોડ ઉપર નીકળતાં નીકળતાં એક વળતા મેઇન રોડ જરા થઈને આમ થઈને જવું પડ્યું હોય ને ગલી જવું ઓછું ઓછો સાંકળો તો શું થાય અને સામેથી આખલો આવે બરાબરનો એ ધમધો ધૂમતો તો હું મહારાજા છું કે ખરો એમની ભાષા દાદા એટલે જ્ઞાનીપુર છે એમના શબ્દો એવા સરક હોય છે ના કેવી રીતે નીકળે એ તો અથાડો અવાનો જ છે પણ આપણે શું કામએ ધીમે નીકળી જાય સમજાયું એટલે એક એક દાદાની જે પુસ્તિકાઓ જે નીકળ્યું છે વ્યવહારમાં એની પાછળ એમના જીવનમાં પ્રેક્ટિકલ અનુભવથી જે કંઈ આવ્યા હોય ને એમ જેવડે હોય એ જ બધું આવ્યું છે બીજું કશું નથી આવ્યું એમાં એક પણ શબ્દ કે અક્ષર પણ કલ્પનાવાળો નથી સીધો અનુભવ મુકાયો છે બધો અને તમે ઉપયોગપૂર્વક જોજો પણ સમય મળવો જોઈએ આપણને એટલી શરત એ તો શરત ખરી કે નહીં હે તમે ડૉક્ટરી કરતા હો અને ચોપડી વાંચો કેમ ચાલે તો કેનેડામાં હું અઠ્યાસીમાં ગયો ને પહેલી વખતે તો સાહેબ એ આવાર જ મારી પણ પછી હું ગયા કામમાં અને અમે ગયા કેનેડા ગયા ત્યારે ટોરોન્ટોમાં એક મહાત્મા દાદા એટલો દાદામાં ખોવાઈ ગયો બહુ મજાનો તો એને પેલું ડિલિવરીને બધાનું કામ કરે ગાડીમાં ત્યાં લઈને ડિલિવરી અને ડિલિવરી જાય તો મને આપણા મહાત્માએ સમજાવ્યું કે આ એટલો બધો દાદામાં લય થઈ ગયો છે આવું કરે છે બધાને ડિલિવરી આ લેટર બેટર આ બધું કયું એવું કામ કરતા હતા એ બધી જાતનું એટલે એ છે કેટલું ખો છે કાં બધું આપવા આવે છે બધું ગાડીમાં તું ગાડીમાં આપતા વાણી શું કહે છે આપતા રાખે છે કે ગાડીમાં મેં કસીબદાર છે કથળ્યો નથી એ નસીબદાર છે શું આપતા વાણી કવિનું આ આમ સાંભળ્યું તો વસ્તુ જુદી છે છતાં પણ દાદાએ કહ્યું છે ગાડી ચલાવતી વખતે જે જાગૃતિ માગે છે એ તમારી રોડ તમારી શરમ નહીં રાખે કોઈની શરમ નહીં રાખે એટલું તો કરજો પણ બધાને બધા થઈ ગયા તૈયાર થઈ ગયા બધા તૈયાર થાય તો સવાલ નથી વસંતભાઈ ખરું નહીં એટલે અમેરિકામાં તો કરવી પદ ખાબરવા પડે કલાક દોઢ કલાક ડ્રાય કરવા અનુરોધ હું આખું ડ્રાય કરી એટલે હલકું થઈ જાય નથી પરંતુ હવામાં બધા દાદાના દ્રષ્ટાંત એટલા સુંદર છે એટલે આપણે તો છપાઈ ગયા ને બહુ જયા ને બહુ ગણા ને ગણા તો આઠ ને દસ વખત વંચાઈ ગયું ને બધું હશે પરંતુ એનો ઉપયોગપૂર્વક જોશો તો તમને કોઈ વખત એક જ લાઈન આવે બહુ કામ લાગી જશે તમને જોજો અમારો અનોખો કહું છું તમને હું આહાર સંબંધી તો બહુ બીજું આ જ છે કેવો લેવા પણ સાત્વિક પદ્ધસનો જેવો જલ્દી પચી જાય એવો લેવો જોઈએ અને બને ત્યાં સુધી કંધમૂળ એટલે જમીનમાં થતું ઓછું લેવાય આ બટાટા ફટાટા બધું બધું હોય પરંતુ એવું કહ્યું નથી કોઈને કે આ લફરામાં ક્યાં મૂકીએ બધા એને આ જમાના બધા શોખીન જીવો હોય એને બીજું કહેવા જઈએ તો આ મસ્ત આ મસ્ત બાજુએ રહી જાય એટલે આહાર માટે તો જેને જરૂર છે આપતા પુત્રો કરે બધા આ બહુ જુઓ ને મિસ્ત્રી થઈને બની ગયા છે જૈન જેવું જીવન જે છે હં તમને સારું લાગે છે હ આ નિશ્ચિતાનંદજીનું કહું છું હવે ઉંમર તો ખરી ને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અઠ્યાવીસ અઠ્યાવીસ પણ અઠાવીસ વર્ષ ભૂખ લાગે ને ખરીદવા તો જોઈએ ને ખરું સમજ્યા હા બઉ એ મુખ્ય વસ્તુ છે અને તમારે આ સારું છે પણ ગરુને હરખું રાખવા માટે એ આહારનું જ ગુણ છે પાછો એટલે વૃદ્ધ અરું શું કે છે શું કે છે રાતે શું પીવાનું રાતે શું પીવે દૂધ જોડે અર્દ અને બીજું કઈ નાખે છે જે હોય તે પ્રયોગ રાખતા નથી ભાવતું ઓછું પહેલું લેવું પડે આનું લાંબુ વિજ્ઞાન છે આ બોલો જય દાદાજી એક ખુલાસા માટે પ્રશ્ન પૂછું છું જરૂર આપે હમણાં વાત કરી કે મન અને ખોરાક સાથે સંબંધ છે હવે એની પાછળની વૈજ્ઞાનિકતા શું છે અને પાણી અને વાણી સાથે એની પાછળનું સાયન્ટિફિક આખું પૂતગલ સાયન્સ છે પૂતગલ સાયન્સ હા કારણ કે પૂતગલના પ્રકારો છે આ બધા પૂતગલ એટલે શું જીવતી વસ્તુ શું કહ્યું જીવતી વસ્તુ જે જે ખાઈએ છીએ આપણે જીવતી ના હોય એવું કોઈ ના ખાઈ શકે આપણે પૂરા શાકાહારી છીએ પણ જે ખાઈએ છીએ જીવતી વસ્તુઓ છે બધી જીવતી એટલે આપણે ફ્રેશ લાઈન ખાઈએ છીએ આજુ વાસી નથી ખાતા સમજાયું કે નહીં બરાબર જીવતી જીવતી બધું કારણ કે એટલા માટે શાસ્ત્રોમાં અને સામાન્યપણે અને આજના કરિયુગમાં તો સગવડ સગવડથી બધું વાપરે પરંતુ જીવશાસ્ત્રમાં જીવવિજ્ઞાનમાં એ પૂતગલ વિજ્ઞાન છે એમાં જીવો જીવશ્ય ભક્ષણમ દરિયામાં નાની માછલીઓ બધી પોતાનું પોતાનું નાનું ખોરે મોટી નાનીનું ખોરે આવું બધું ચાલ્યા જ કરે છે ને નથી ચાલતું બરાબર બધું ચાલ્યા જ કરે અને પેલી ગુફામાં પહે જાય મોટું તો મોટું મોડું ગુફામાં કેટલી બધી પહે જાય એમને ડર નાણાક જરાય એ જાણક છે કે જેવું આપણો ખોરાક આપણે એનો ખોરાક છીએ સમજાયું એટલે આ તો દાદાએ ખુલ્લું કર્યું છે દાદા એ ઈંડા સંબંધી એક પ્રશ્ન થયો હતો દાદાને અમેરિકામાં ઈંડા તે કોઈ કહે દાદા આજે તો નિર્જી નિર્જીવ ઈંડાઓ મળે છે બધા તેમાં શું આપણે છોકરાઓને ટેવ પડી ગયેલા શું કરે બધા તો કે ઈન્ડુ નિર્જીવ હોય જ નહીં આ તો પૈસા કમાવાની રીત છે બધી હા અને ઘરાકો વધારવાની રીત છે એક જાતની કોઈ દિવસ ના હોઈ શકે સમજાયું એટલે એ બહુ સરસ ચોપડીઓમાં આવ્યું હશે ક્યાંક તો आई आप हे कदा क्या जो लैजो एट्ले आ तो बहुज शुरुआत थी मड़ी ने विकास था मनुष्यों त्या सुधी है पर मनुष्यों खास छे और जो ऊँची भूमिका में आया समझ बदी खीली है आधुकते साजा ने आ बद वस्तु न कहीक्री शू नहीं तो जेने जेने जरूर हो बदा समझो આ ઇન્ટેલિજન્ટ લોકો છે ને અત્યારે ભલે વિપરીત બુદ્ધિ છે શું પણ એ લોકો એ બાબતમાં જાગ્રત હોય એ આજે રિલેટિવલી વાત કરું છું જાગ્રત હોય ત્યારે એમની બુદ્ધિ એવી ખીલે પણ ખીલે ઊંધી ખીલે એટલે બધી ઊંધી વાતોને છતી બતાવી શકે એ લોકો સારી રીતે હાઈ ક્લાસ રૂપાળી કરીને એવું નહીં બતા સાહેબ એ આ વિપરીત બુદ્ધિ કહેવાય પણ એ તીક્ષ્ણ થવી જોઈએ તીક્ષ્ણ થવી જોઈએ અને એને વિભંગી કે છે આમ તો એટલે વિભંગી દશામાં પહોંચે ને ત્યારે એને બધું એટલું બધું ઊંધું દેખાય કે ગમે તેવું છતું હોય એને કરી શકે છે એ લોકો આવા હોય છે બધા આપણે અત્યારે જુઓ તમે રોજ વાંચજો તમે બધા આવશે બધા આવશે ખ્યાલ એટલે બહુ મોટું વિજ્ઞાન છે પૂદગલું જીવશાસ્ત્ર કે છે અને જીવવિજ્ઞાન હમ હા આ છે વિનોદ પટેલ લંડનથી આવ્યા છે હા મેસેજ હતો અતું રહ પ્રશ્ન છે એનો તો મન વચન કાયાની તમામ સંઘી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું તો આ બિંદુ ઓળખ્યો બરાબર આ ત્યાં લંડનમાં રહ્યો કામ ધંધો બધું કરે પણ એના માટે બહુ જ એ છે શું બધું વિચારીને તો એને પૂછ્યું છે તો એની ક્રિયાઓને સંગી કેમ કહી સંઘી ઉદાહરણ શું તો ત્યાં ખબર તો સેવ विनोद मन वचन वचनकायानी संगी क्रियाओ क्रियाओ कहेज ने कारण के मन वचन संयोगो क्या संयोगों से कया संयोगों तो संयोग में भराई पड़ेलोते संयोग में भराई पड़ेलो पड़े अरे एनु हिरण्य गर्भसू भी गर्भ थे गर्भ गर्भधान थी गयेलू શું કહે છે હિરણ્ય ગર્ભ કહે છે આ શાસ્ત્રોમાં પરંતુ વેદાંતમાં અનો જુદો છે થોડોક પણ અમને સહેજે આવ્યો તો અમારા દિનકરભાઈ દેસાઈ સાહેબ બહુ ખુશ થઈ ગયા બહુ ખુશ થઈ ગયા સાહેબ આ બહુ કારણ કે એ તો વેદાંત જાણકાર બહુ પક્કા સમજ હિરણ્ય ગર્ભ એટલે કારણ ગર્ભ પોતાનો ગર્ભ રહી ગયો કારણમાં સમજાયું ને હવે કારણમાં ગર્ભ રહ્યો તો એને જન્મભૂત પડે ને કારણનો ગર્ભ એવો હોય કેટલો ઝીણો તે એના જમવાનું કશું કારણ કે સંયોગી પુરાવા નથી હોતા એટલે એના માટે કાર્યમાં આવવા માટે સંયોગી પુરાવા જોઈએ તો સંયોગી પુરાવા હોય જ તો આગળથી તૈયાર થઈ ગયેલા એના ને જ હતા બધા તે આવ્યા તે એડવાન્સમાં આવી જાય પાછા અહીંયા આગળ અને એડવાન્સમાં આવો તો એનો સ્વીકાર કરે પછી કે હા ભાઈ આવો જન્મો તમે અમારા છો એટલે માતા પિતા મને વગર કેમ ના એટલે દાદાએ કહ્યું ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ હમ એકલા ફાધરે જ જન્મ આપી શકે નહીં હં એકલી મધરે ના આપી શકે પણ પછી આજના સાયન્ટિસ્ટ તો કંઈથી કંઈ ખોરી કાઢે છે વિચિત્રતા આ સીધી બચ્ચાઓ સમજે એ વાતોમાં પણ સમજાયું એટલે દાદાએ આ બહુ સુંદર બધું કહ્યું છે અને કોઈ એવો બુદ્ધિશાળી ખાંડ કહ્યું હોય ને તો એને સ્કોપે મળે કે ઊંધું હોય તો એમાં છતો થવાનો સ્કોપ મળે એ મોટું વ્યવહાર વિજ્ઞાન છે આપણું શું દાદાએ વ્યવહાર વિજ્ઞાન તો એટલું વિશાળતાથી એમને ખુલ્લું કર્યું છે એ આપણે એમાં વધારે લાવવા જાવ દરેક આપણા અંદરના આપણે શુદ્ધ ઉપયોગ કરીને શુદ્ધ ઉપયોગ કરવું સમજવાનો આપણો પુરુષાર્થો ઘટે ભૂતગલ રહે જ્યાં સુધી આપણે મન વચન કાંઈ ને એને નહીં સમજીએ ને ત્યાં સુધી બીજા ભૂતગળમાં આગળ જવું એ સહેરું નથી એ આપણી સામે એ પછી વ્યવહારમાં આવી ચાલી જાય એ તો બધું હમ કારણ કે કેટલા જ અવતારોથી આપણે એમાં આવ્યા છીએ જાહેર જ ને અને પછી નાણાંથી મોટા થયા સમજાયું ને એટલે માહિર ભગવાને કહ્યું ને કે આજે તોફાનીકરણ તોફાની કરનાર બધા યુગોમાં હોય છે બધા યુગોમાં હોય તો એમના વખત મેં એમને જોયું એટલે કહ્યું કે સૂત્રો મૂક્યું કે તારે જો યુદ્ધ કરવું જ હોય તો તારા જેવી ભૂમિકા ક્યાંય નહીં મળે ભૂમિ ભૂમિકા બેવ નહીં મળે તો માટે તું તારી જોડે મથી મથી જવા બરાબર એટલે અંતર માટે કહી લો અંતરમાં શું એના જે પેલી સ્વભાવ આવ્યો બધો બધો શું કરે રમખાણી વૃત્તિનો બધો હોય ને કોઈ ઘણાને હોય છે એટલે એમના એ જમાના બહુ હતું પાર વગર ન હતું માગવાન વખતે અરુણભાઈ આપણે મારે જેવું સહેરું નહોતું બહુ એમ નતો પાર એટલે સંગીક્રિયાઓ એટલે પૂતગલની સંગીત કહેવાય પૂતગલ એ સંયોગોના આધીન છે કેટલા સંયોગો ભેગા થાય ત્યારે એના વિયોગ થવા માટેનો બધું જ એનું તૈયારી જોડે એ ભેગા થાય છે અને આવે અને પ્રાપ્ત થાય એટલે એનાથી સંગી ક્રિયા બને અને આ બધું પૂતગલને લાગવું પડે છે એટલે કે પૂતગલની ક્રિયાઓને સંગી અને સંગીક્રિયાઓનું ઉદાહરણ એ જ આપણું મન વચનને કાયા કારણ કે આખા જીવનમાં આ બધી સંગીતક્રિયાઓ થયા જ કરે છે ને આપણે આવીએ હું આપણું એમાં કોઈ ચોઈસ નથી કોઈનો જરાય ચોઈસ હોઈ શકે નહીં એનો વ્હીલ ચોઈસ કશું જ ના ચાલે એમાં સંગી સંગીક્રિયા એટલે શું के कि केला बदा साइंटिफिक सरकमस्टियल एविडंस संयोगों भेगा विज्ञान रहे विज्ञान के संयोगों भेगा गप गोलाता गपूरी हकीकत है संयोगों ने भेगा दरेक ने मट अपने विचार आए तो ये हकीकत है आ वस्तु इंगी क्रिया ये संयोगों आखू भेगा पड़व जो कुदरत करी रुप है विसर्जन આપણાથી થાય છે માણસથી થાય છે એનું કુદરતમાં પણ એને ખબર નથી પડતી કે આ વિસર્જન થાય છે ખબર નથી પડતી વિસર્જન થાય છે ખબર પડે અને પછી એ બુદ્ધિ સારવી તો ધીમે ધીમે આગળ વધે છે બધા ઘણા બધા અને સંત પુરુષોમાં એ રીતે જ હોય વિસર્જન થાય છે શું પણ એ વિસર્જન સમજવું સહેલું નથી સહેલું નથી એટલે આપણા જૈન આપણા એને નિર્જરા કહી શું કહ્યું નિર્જરા એ વિસર્જન છે કુદરતી રીતે વિસર્જન થઈ જાય એને કુદરતી સમજાયું ને એટલે આપણે તો નિહારી નિહાર કરે છે એ સમજતા નથી શું કહીએ વધારે તમને તો આહારી કઈ વાત રહી વિહારીથી કઈ વાત રહી પણ આ નિહારી પછી ડૉક્ટરો નિહાર કર્યો તો આ વાત છે આ વાક્યો અને ભેદ જ્ઞાન વાક્યો તો એટલા અદ્ભુત છે મહાત્માઓને એ તો અને રાતોને રાતો નીકળ્યા તમને समझे ना बहुत मजाना है ये शब्दों थी थी। पाँ आखो वानी बाड़ बाड़ नहीं आखों अनुभव बड़ है वाणी बड़वा निकले नीत संघी क्रियाओं यू मन वचनकाय लागू पड़े है मन वचन क्या जटली एक्टिव है बदी ए संयोग व एक्टिव ना हो सके शुद्धात्मा आप संयोगी क्रियाओं थी ने संयोगों नहीं कोईपण विश्व में संयोगों ना हो सके भेगा शुद्धात्मा थी जाइए ना थवाएं કારણ કે સાથી કે એ અસંયોગી સ્વભાવનો છે અસંયોગી સ્વભાવનો એટલે નિર્લેપ નિર્લેપ એટલે ઇમિસિબલ આપણે કહીએ પાણીને તેલ ભેગું કરો તો તેલ પાણીમાં ભળે જ નહીં ગમે તેનો નવા કરો તો પણ સમજાયું અને બીજા શબ્દમાં એ છેલ્લો શબ્દ છે ટંકોત્કીર્ણ કે છે ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ તરત જ આપણને આધાર થઈ જામ ઓન ધી સ્પોટ ઇન્સ્ટન્ટેનિયસ સમજાવ્યું ક્રિયાનું હેપનિંગ થવાનું થાય સંયોગોથી અને આપણે ટંકો જ કીણ પણ રહી શકીએ સ્વભાવ છે આખો બધો આપણો એ એ શબ્દ ઋષભદેવ દાદાથી અત્યારે ચાલે આવેલો છે પણ આપણા આજના શાસ્ત્રમાં મહેર ભગવાનના એમાં એ શાસ્ત્રોમાં પછી શાસ્ત્રમાં આવેલો શબ્દ પણ ઓરિજિનલ શબ્દ છે ઓરિજિનલ આપણે આહાર માટે પણ ગમે તેવા શરીરના રોગો હોય એને કાઢવા માટેનું કહ્યું આપણું કે છે આમ એ ઓરિજિનલ શબ્દ છે બહુ જ ઓછા છે ઘણા જ ઓછા જે સતત બધા વિતરાક માર્ગમાં ચાલે આવ્યા છે તે આ એમ બિન એમ બધું પછી બી દરેક ધર્મમાં એના પ્રમાણથી હોય છે બધું આ સૈંગિક્રિયા એ તો બહુ મોટી વસ્તુ છે સમજાય તો બહુ સારું આ બધું સંગીક્રિયાઓ છે પરંતુ માણસ થયા અત્યારે આયા અને આપણા જૂની ટેવોથી ધસડાતા આવ્યા છીએ શું એમાંથી આ સમજવું સહેરું નથી પણ થોડાક જેમ જેમ રિવોલ્યુશન વધશે ને તેમ તેમ આ બધું સમજાતું જાય એકદમ તો ના સમજાય કૂદકો તો કોઈનો વાગે નહીં હજુ આપણામાં સંગીક્રિયાઓ ગમતી આવે ના આવે બધું આવે છતાં પણ ચાલે છે દાદાએ કહ્યું છે ગમતા ગમતું નહીં કરવું રાખવું અને ના ધકેલવું નહીં આ ચોખ્ખું કહ્યું છે પણ આપણે બધાને સમજાઈએ ખરે કે આરતે ધ્યાન કહેવાય પણ આપણને થાય અંદર અંદર એટલે ફુરસદનો સમય આમાં કાઢીએ આપણે બધો ફુરસદનો સમય આમાં કાઢીએ દરેકને પોતાનું સમજવું જ પડશે આ શરીર ક્યાંથી આવ્યું કે સમજવું જ પડે હિન્દી છે કોનું છે આ ઓ સુનિતાબેન એ તો આપણા જયપુરથી આવ્યું એ જયપુર શું જેતપુર જોધપુર જોધપુર પૂર પૂર તો એક જ છે ને બેજો કે પછી લઈએ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું કારણ કે એમાં બહુ ટાઈમલેસ છે હમ બ્રિજ કઈ ગયો તને કોને કહ્યું પૂછવાનું કહ્યું હતું એને તો પ્રશ્નો થતા જ નહી હોય પણ દરેક પ્રશ્ન પૂછપુછ કરે છે નહી સમજો શું નામ તારું ભૂલી ગયો હું કે છે જીનલ આ હું જીનલ છું આ કેમ નહિ જીનલ હું એવું નથી થતું તને જરાય થાય છે ને તો દહી કેવું તો બોડાઈ ધીમે ધીમે હું કઈ થી સિદ્ધાર્થ અથવા છોકરાને તો ખાલી ત્રણ મંત્રો જે કરતા બીજું નહીં કરીએ એની પાસે પડીએ નહીં છોકરાઓને હમ્મ એ તો અત્યારથી એ થશે એનો સમય છે આગળ પાંચ પાંચમા ધોરણ કેટલા વર્ષો હોય પાંચમા ધોરણમાં આવે ત્યારે કેટલા વર્ષનું થયું છોકરું તારે જ ખરું છે સમજવામાં તાર પહેલા આપીએ ને કહ્યું જીવન એ થઈ જાય આપતા પુત્ર બાર વર્ષથી બધા નહિ પણ અગિયાર થી લઈ શકો તમે અગિયાર થી લઈ શકો અગિયાર બહુ બેઝિક પાયાનું વર્ષ છે અગિયાર બાર તેર એ બહુ પાયાના અને પછી આખું પછી તોફાન ચાલુ થાય છે બધું હ અઢાર ત્યાં શું ધી અને પછી પછી લાતો વાગે એની લાતો એને વાગે એટલે આપણે બીજા શબ્દ શું કહીએ આપણે તો બ્રિજ તારો પ્રશ્ન છે એક્સિડન્ટ થવાનું શું કારણ હોય છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું અને આ ભૂલથી મુક્ત કરાવવું તો બ્રિજ તું એકલો નહીં તારો ભાઈ આવ્યો છે ને હા છે ને બે જણ હો એટલે તમે લોકો ગાડી ચલાવો છો તમારે બે કોઈ નથી તું જ ચલાવતી નહીં તું ચલાવું છું તો તારે બહુ સંભરવાનું જે ચલાવતા હોય એના બધા માટે છે એક્સિડન્ટ થવાનું કારણ આપણે સહમ થતી ક્રિયાઓમાં એક્સિડન્ટ લાયક એમાં જે ગયા હોય છે એ અભિપ્રાયો આપણને અજાગૃત રખાવે છે અને એવામાં અને બીજું જાણતા નથી કે કાર ચલાવીએ છીએ आप चलाई शकता कार बनाई एंजीनिय बदीज रीतना बद प्रकार बना होत एमने ए, ए, ए प्रकार एक दैवी हो राजीपो क्यों वो? ना? के वो दैवी समझ मार साहेब दीपकानंद स्वामी जी मैं कहे कि विश्वकर्मा बद पूजक है એ બધા બુદ્ધિ તો સારી હોય છે બધા કે છે અને કળાઓ એમની પાસે જ હોય છે એની વાત બિલકુલ સાચી છે કૃષ્ણ ભગવાને કહ્યું કે ખાંડવ બધા ગયા અને મૂકાય બધા પાંડવો ભરે ને એવું પણ એમાં એક અદ્ભુત તત્વો એક બચી ગયેલો અને કૃષ્ણ ભગવાને જાણે કે આ એક અદ્ભુત કારીગર છે કળા કળાવાળો અદભુત ત્યારે બધું થઈ ગયા પછી પાંડવોને જ્યારે એમનું પોતાનું નગર વસાવવાનું થયું हम्म ज़्यादा कशुना मलि एक गाम शू एक इंच जगह ना आप कहते शूँ करूँ शुक। तो जाओ जगह बीज घी हमने हाथ में बड़ी तम नगर वसा दो नजीक में जबर नहीं पड़ अत्या कहते दिल्ली में आप जूण कि जूनों किलो ही कहवाये नहीं बहुत मोटोमोट अत्य बदा ओछा जाए बदा ते हाँ तो बद वस्ती थी गई ने तो बूट साहब आया था जवाब पची रोका गया ઘરે એટલે ઇન્દ્ર પ્રસ્થ બનાવ્યું એને અને એને કૃષ્ણ ભગવાન એવું આખા કોઈનું કામ નથી આનું બોલાવી લો એક અદભુત કારીગરો એ બોલાયો છે એનું નામ લખી ચોપડીમાં દાનવ શક્તિ એક જાતની એગરી શક્તિ છે બહુ સમજાયું ને રાવણ અને લંકા વસાઈ રીતે અદભુત કરેલું એ કળાટેક્ચર બધું સમજાયું ને ઇન્દર મય દાનવટીવી વાળા અને એમાં કારીગર મોટો સંગીક્રિયાઓ પછી હવે એટલે ઇન્સિડન્ટ સાથે થાય છે અને એટ એ ટાઈમ કેટલા બધા સંયોગો એટ એ ટાઈમ થઈ જાય છે કે એ ક્ષણ સ્પોન્ટેનિયસલી તરત બને છે આ એક્સિડન્ટ સમજ એટલે એક્સિડન્ટ કહેવાય હકીકતમાં ભગવાનની નજરોમાં ભાષામાં જ્ઞાનીની ભાષામાં એ ઇન્સિડન્ટ છે ઇન્સિડન્ટ છે બધા જ ઇન્સિડન્ટ છે પણ આ માણસો માણસો માટે એક્સિડન્ટ શબ્દ આવ્યો ખાસ માણસો માટે એટલે જો એનું સારી સમજી શકે સંયોગોનું વિજ્ઞાન તો એ સમજી શકે તો ગમે તેવું હોય તો એ થાય અને છતાંય આ હિસાબમાં હોય તો છોડે નહીં એ આપણું કર્મમાં કર્મફળમાં એટ એ ટાઈમ એ બધું આવવાનું એને આખું થઈ જાય છે ગમે તે જાગૃતિ રાખો છતાંય દાદાએ કહ્યું છે કે આપણે સમજાય છે એટલું એટલું દાદા એ કહ્યું છે કે જેવી રીતે કાર ચલાવો છો અત્યાર તો રસ્તાઓ બધા થઈ ગયા એટલે સ્પીડો વધી બધું વધ્યું એટલે જયારે કાર ચલાવો છો ત્યારે તમારી જાગૃતિ એટલી થઈ જ હોય તરત જ ખબર પડે કો આમ થયું છે કારીગર હોય ખબર પડી જ જાય છે પણ આમ છે કંઈક તો તરત જ કરેક્શન કરી લે કરેક્શન કરે પણ આજે એવું તો કોક જ હોય બધા ના હોઈ શકે એટલે કે તે વખતે કાર ચલાવતી વખતે તમારી જે જાગૃતિ હોય હોઈ જાય છે પૌદગલિક કહે છે તો શું પૌદગલિક પૌદ્ગલિક જાત્રીની બુદ્ધિ વગર ના શકે ભૌદગોલિક જાગૃતિ બુદ્ધિ વગરના હોઈ શકે એટલે બુદ્ધિ કેટલી એ ઝડપથી એટલું આપણું વિકાસ આપણે થયો હોય સમજનો તો એના રિવોલ્યુશન ખૂબ વધે એ કઈ બુદ્ધિ તો કે સમ્યક બુદ્ધિ કોઈને નુકસાન કરનારી નહીં શું કહ્યું સમ્યક બુદ્ધિ હા એ આ બધું શબ્દો તો બધા આવી ગયા છે પુષ્કર આપણે વારંવાર આ સત્સંગમાં આવે છે પણ સમજવા તો જ પડશે ને આપણને હં સમ્યક બુદ્ધિ કારણ કે બ્રિજનું ચલાવશે કોણ પછી વહણ કોણ ચલાવશે સમજો કે નઈ સમ્યક બુદ્ધિ શરીર છે ત્યાં સુધી બુદ્ધિ જ કામ કરશે પરંતુ એ બુદ્ધિ કઈ હશે કે એ મોટી વસ્તુ છે બુદ્ધિ ખોટી દાદા નથી એને વખોડી પરંતુ આ વિપરીતતાને કારણે એ બધું વખોડ્યું કે આજની બુદ્ધિ એટલે અને આજે આ કળયુગમાં આજના ટાઈમમાં વિજ્ઞાનના યુગમાં બધી બુદ્ધિ જરા બહુ જ થાય એ ટાઈપનું છે બધું શું બધું બની શકે છે બધું બને છે ગમે તે મોટો સાયન્ટિસ્ટ હોય તો એને એક્સિડન્ટ ના થાય બધું થાય સમજ્યું પણ હકીકત ઇન્સિડન્ટ છે પણ એક્સિડન્ટ થાય ત્યારે તમારે સમજી લેવું પડે કે કાચો ના પડવો જોઈએ બ્રિજ બરાબર હમ જાગૃતિમાં કે બ્રિજ છે એને હું સમજવામાં કાચો પડ્યો એનું આ થયું બરાબર બરાબર એટલે સમજો જ મોટા કેટલા બધા ગુ હોય નઈ દાદા એ બધું ખોરવું પડે એટલે આ કલયુગમાં ત્રણ મોટા દોષ છે એના કારણો એક તો માન અને કામ એટલે વિષય કામ અને ઉતાવળ ત્રણ ગુણો શ્રીમદજી એ કહેલા કે આજના કાળમાં ખાસ જોઈએ છીએ એમના અનુભવથી કહ્યું છે એમના અનુભવ થી છે એમને રવજીભાઈને સારી રીતે જોયા છે આપણે શું નામ આપણે રાયચંદજીને સારી રીતે એમને સરસ જોયા છે બધી રીતે તેમ તેમ બધું નીકળ્યું આખી વાણી જાય નહીં સરસ છે કામ માન અને ઉતાવળ આપણે બધામાં જોયા છે કંઈ નહીં એમને મનરભાઈ અમને ભણે છે તમે ઉતાવળ બહુ કરો છો એમ કહે છે ભણે છે કોઈ વખત એટલે એને કરે છે હમ હવે એમને ખોટું નથી લાગતું એટલું મારું સારું મારો ભાગ તમે હમણાં સમ્યક બુ ની વાત કરી ને તો અમીન સાહેબ જે સંકલન કરે છે રાધેશ પણ એ ખીલવું જોઈએ એના રિવોલ્યુશન ત્યાં કેવાય છે દાદા એ જે કે મારા રિવોલ્યુશન આટલા છે ત્યાં કેવાય છે અને કયા ઉપર એ ઉપયોગ ને આધારે છે શું કહ્યું ઉપયોગ એકતા બે હાજર બે માં અમને કોને ગાડી આપી હતી અમારી પેલી જૂની બિપિનભાઈ આપતા પુત્ર ના જૂની આપતા પુત્રની ગાડી અમારી પાસે આવ્યા દાદા તમારી પાસે રાખો તમારે જવા કરવાનું ઘણી તો કોલિસા તે જવાનું હતું અમારે અમદાવાદ જવાનું હતું કે કારણસર હૉક્ટર વિઠ્ઠલને ત્યાં જવાનું હતું હવે અમે નીકળ્યા તે અમે નીકળવાનું થયું એમને એક કે બે દિવસ આગળ એવું બન્યું કે આપણા એક આપતા સાહેબ કહે છે કે અમને એક ગાડી મળી છે તે આપણે રાખો હવે મળી તે બબલી જેવી એટલે રૂપારી દાદાનો સ્વરૂપ કરાડી વખતે એટલે શું વાત ચાલતી હતી આપણે આ ગાડી બે ધાડા એમની પણ આવી તે એમને ત્યાં સેમધામ ને ગાડી એટલે કે યુઝ કારનું બહુ મોટું માર્કેટ કારણ કે મોટામાં વધુ બધું આ બધા સુરતી બધા ત્યાં આવે અને પોતાનું થોડું વાપરીને કાઢીને પાછ આવું કર્યા કરે હા વાંધો આવે નહીં ને અમને અહીંયા આ એક પગ અહીંયા ગયો તો હું આટલા બધા પગ છે એટલે માર્કેટ બહુ વખાડાય ગયેલું તો જે ઓલ્ડ જૂની ગાડી છે ત્યાં નવા જેવી જ મળે તમને બહુ ઓછી વાપરેલી આમની પણ આવી હશે કંઈક અને એવી સરસ કરીને આપી હતી અને પેલા બધા જેને આપનારે બહુ અરે કે ટીવી પણ છે જુઓ ચાલો એટલે એમને આપી હવે આપી એમને તો સારા ભાવથી જ આપી છે કોઈનો ભાવ ખોટો તો હોતો જ નથી પરંતુ આ બધી સૈંગિક રેહવાની બધી અહીંયા આગળ આવી હોય બ્રિજ સમજાયું ને બધું એવું એટલે આપણે કોઈ નથી કહી શક્યા એટલે અભાવને તિરસ્કાર હે દાદા ભગવાન બોલો મને કોઈ પણ દેહધારી પ્રત્યે અભાવ પણ એ અભાવ ને તિરસ્કાર આપણે ડિસ્ચાર્જ હજુ ભૂતગઢમાં રહ્યા બહુ પાર વગર ના એ ખાલી થવા જોઈશે હવે બ્રિજ સમજો તું એટલે તમે લોકો સમજ્યા છોકરાઓ હોય તમારા તારા જેવાના છોકરાઓ કહું છો આપડે સુ નાગતી વાત ચાલે તેમાં એ તો બહુ જૂની વાત થઈ ગઈ કેટલો સમય નીકળી ગયો કેટલી અવસ્થા નીકળી ગઈ ના એની વાપરી શકું કોણ કહો અમે એવું હતું પણ એ કયા અર્થમાં નીકળ્યું બબલી શબ્દ હ નહી નહી તમે કોઈ કેટલી બધી અવસ્થા છેલ્લો અમારો શબ્દ પકડવો જોઈએ મારી યાદ શક્તિ ખરાશ થઈ હું શું કરું આવે મારો શું ગુનો હાવ ખરાશ થઈ ગોડાઉન એટલું સરસ થઈ ગયું છે યાદ શક્તિ નથી સંકરતું આ જ્ઞાની પુરુષ કહેવાય આવું થઈ જાય આપડે ક્યારે શું લતા કઈ કહેવાય નઈ સમજાય છે વસંત શું કહો છો એક મળ્યા તમને બધા જે અનુભવ થયો દાદા તમે જોજો કેટલા જેટલા વાગડશો તો તમને સમજાશે સમજાવ્યું કઈ નજીક બેઠા ને બહુ થયું ને એવું થયું એકદમ કશું ના થાય પણ કેટલું વાગોળાયું એ કિંમત છે એની કિંમત અહીંયા છે હમ એટલે આપણે આપણને સમજવા માટે એ જોઈએ કંઈ દરેકને હોય છે કઈ નું કંઈ એટલે એ ગાડી એમને આપણને નવી આપી કે થઈ જૂની જૂની આપી એટલે અમારે તો વાપરતા હતા પણ અમે પેલી આઈ એટલે આપી સાહેબ આઈ ના હતો એજ ગાડી ના નવી ગાડી ને ગયા હતા સાહેબ તમે ખરા છો ને હા એ લીધી હતી એજ એ જૂની ખરી પડે એમને નવી લીધી ને એટલે બૌલી કહ્યું અતિ જ બહુ બબલી જઈ તમે નતા જાણતા તમે લોકો જાણો છો ટ્રેલિંગ ન હતું પાછું અંદર એટલે એ લઈને અમારા અને હરીશભાઈ કે શું આવું કઈ ગયો હરીશભાઈ તો એથી નીકળ્યા નડિયાદે થોડે આગળ આવ્યા અને સાહેબને સો કિલોમીટર હશે જ સાધાર નથી એ તો જાય અને ફાસ્ટ સ્પીડમાં જાય પાછા અને મને નડિયાદ જરાક ગયા ને એટલે મને લાગ્યું કે આ નોર્મલ અવાજનો નથી થોડો હરીશ આ જરાક થોડુંક નથી લાગતું તો કે દાદા વાંધો નહીં તો બરાબર છે ગયું તો થોડી સેકન્ડો ગયા પછી જ જ્યારે વધ્યું ત્યારે એ લાગ્યું કંઈ ગરબડ છે બ્રેક લગાવી અને સ્પીડ તો હજી કેમ કરી આવે એટલે આમ કર્યું આમ જોયું ખરું પછી આમ આમ ગાડી થવા લાગી અને પછી એને કોઈ શું સૂઝ્યું હશે એને કે દર ટાઈમ ત્યાં રેલને હતાડી મારી એટલી સ્પીડે અને અહીંયાથી નીકળ્યા ને અમે તો હા સાહેબ તો ચાલી પણ હરી સાહેબ બાંધ્યો તો બેલ્ટ આજે આજનો કાયદો ચાલુ કરો અમેરિકાની પરદેશ ની આને પહેર્યો પછી આ ખુલ્લુ હતું અરે સાહેબ તમે પહેરો બાજુ ના ચાલે શું પણ અમારી પાસે બેલ્ટ હતો ને શું બંધ બે જ નીકળી ગયા દિવારી કેવી રીતે નીકળ્યા તમે પાછળ બધું જોર થી માર્યું ખોલી ગયા નીકળી ગયા નીકળી ગયા મેં કહ્યું ચાલો જોયા અમે તો ગાડી જોયા કરી પેલો પથરો હતો ને સ્ટોન આપણો સાઈડ માં લગાવ્યો બેસીએ શાંતિથી અહીંયા ઇલોરા પાર્ક એક ભાઈ આવતા જા એની જોડે એને પાછળ આવતો હતો એને કઈક થવાનું છે ચોક્કસ પૂછે છે થવાનું જ છે આને કંઈક એ પછી એ ધીમે ધીમે આવતા હતા એટલે આયા એટલે એટલે શું સાહેબ આ પડે એટલે એટલે આ તે અમદાવાદ અમારે જવું છે ડોક્ટર પાસે એમ એમ પછી એમને તરત દિનમાં આવ્યું કે તમે જવો તો લઈ જવું હું એટલે મેં કહું કે આ કહે છે કે તમે દાદામાં જાઓ અને અમે બધી આગળની વ્યવસ્થાઓ કરીએ છીએ શું એટલે કરી વ્યવસ્થા ગાડી તો હાવ ખલાસ થઈ ગઈ બ્રિજ શું એટલે નીકળી ગઈ નહીં તો બહુ ટ્રાય કર્યો પણ નીકળી જ ગઈ ગઈ તે અમે ગયા અને અમને કહ્યું ડૉક્ટરને બિઠ્ઠલને ફોન કરો કે અમદાવાદ ત્યાં જાગર ઉભો રહ્યા મેં એટલે હું આવીને નહીં થતરીને નહીં પણ જતરીશ જઈને પછી ડૉક્ટર પહા કે આ ફલાણું ઢીકળું કરી બધું જ કરવું કંઈ જાય કંઈ સમજે પણ અમારે તરત જ અમને ખ્યાલ આવ્યો હતો કે સમજી કે નોર્મલ નથી એ નેચરલ નથી પણ એને એમ લાગ્યું કશો વાંધો નથી પણ સકંડ પછી તો એની જાગૃતિ સારી કે આ મથાળી મારી એવું છે દાદાજી એટલે આ બધી જાગૃતિના પ્રકારો આપણે એની વાતો કરીએ છીએ શું મન વચન કાયા બધું પૂતગલે જ આવું છે આ કાળનું એટલે મહાત્માને માટે દાદાએ આજ્ઞા જ આપી છે ખાસ કે ભાઈ તું વ્યવહારીઓ છું તો વ્યવહારીઓ પાકો સરસ ડાયો થઈ જા એટલે તમે આજ્ઞા આપું છું કે વ્યવહાર દ્રષ્ટિથી શું આવે તું તાર તું તારી રીતે ના રહ્યો વ્યવહાર દ્રષ્ટિથી રહ્યો તો વ્યવહાર દ્રષ્ટિથી તું રહે એનો વાંધો નથી તો બધાનો છે રાઈટ છે બધા આ સંબંધી દાદાજી બીજું કશું નહીં કહી શકું મારો અનુભવ જે શબ્દોમાં આપણે આપતા કે અક્રમ વિજ્ઞાનમાં જે જાણ્યું પણ એ જે એક્સિડન્ટ બન્યો અને ત્યારે દાદાજી આપની વર્તમાનતા કરુણા વિતરાગતા એ દ્રષ્ટિમાન થઈ દાદા દાદાજી આજે અત્યારે વાત કરી આખમાંથી પાણી આવે છે એનાથી વિશેષ દાદાજી મનરબાઈ ને પણ દીપકભાઈ જ વાત કરી તો બાઈ પહેલા કીધું હરીશ ક્યાં છે કીધું હરીશ ને ફોન આપ હું વાત કરું તું માનું એટલે એમની પણ દાદાજી એટલો કારુણ્ય ભાવ પ્લસ સોનલ કીધો નથી અનુભવ છે બરોબર છે અમે અશોકભાઈ સાહેબ ડોક્ટર બેઠા છે એટલી બધી સારવાર બે હપ્તા પુત્રો આવે સવાર નવડો આવે કરે બધું કેટલું બધું પાર વખ એક મહિના સુધી હા ડોક્ટર સાહેબ દાદાજી ગાડીની જે હાલત હતી ને અંદર જે કશું નથી તારું થઈ ગયું બ્રિજ હજુ કેટલા વાગ્યા બસ આજે પાંચ મિનિટ છે પેલું તો નહીં લઈએ લલિત આપડે સુનિતા બેન નું પછી લઈશું અને વીરનું બધું થઈ ગયું હવે તો સરસ પદ બોલી લે ચાલ ફર્સ્ટ ક્લાસ બિહારી આપ બોલો સહેલું અને બધું મજા આવે એવું અઘરા કરી નાખો છો કયું અરે ભાઈ સાહેબ એ બોલે આપડા પ્રણવનું વાલું હરિર મુજને હરી ગયો હરિ મુજને હરી ગયો મેં તો વા કીધું ન તું ને તો આવી મુજને હરી ગયો જેમના મલ્યા કે આપણને આટલું બધું અદભુત સુંદર સમજ મળે છે ત્યાં સમજણ એટલે આપણો આરાધ્ય ભાવ બહુ સુંદર થાય છે એમાં હરી ગયો કહીએ છીએ ને કારણ હરિવાર એટલે આ તો કૃષ્ણ ભગવાન સાથે જે રાધાકૃષ્ણ કહેવાય છે અગર તો બધી પ્રકૃતિ ને કહ્યું છે પ્રકૃતિ ને એટલા મન વચન કાયા એને કહ્યું છે શું ફાઇલ ચાલો અબુધ અંતરની હોબુદ અંતરની હોજાડો પ્રીતિ હો સુજાણું મારે અંતર સુજાણુ રે અંતર અબુધની કઈ ગીતી અબૂધની કઈ ગીતી એ તો મુજ કન બે કરતી તો મુજ કંઠે બે કરોજ કં બે કરતી વર મારા ધરી ગયો હરી વર મુજને હરી ગયો હરી વર ભોજને હરી ગાયો સપના માાયે જેના દિઠ સપના મા જાગીને જો જાગીને જો આતે સુખ છે કે દુઃખ મીઠું છે સુખ છે કે દુઃખ મીઠું રે હસબું કે રો સર કે રો ના સમજો તો સહેવા રે ના સમજો તો સહેવા સમજું તોય સહેવા તે ના સમજું તોય સહેવાત રે એવું કઈ કરી ગયો મુજ ને હરી ગયો હરી વર મુજરા મૃત રસ એક જ બંદે રસ બો હું ગઈ મગર બની ગઈ મા સાગર અનંત જનમો ન પત જળ મા જનમો ન જળ મા તારૂ મન ફાગર rang binoye gulan chati rang binoye gulan chati rang binoye gulan chati rang binoye gulan chati rang કબીની કરી ગયો રીની કરી ગયો હરિ મુજને હરી જય સચિદાનંદ હવે પછીનો પૂજ્ય દાદાજી નો સત્સંગ ગુરુવાર ની જગા એ શુક્રવારે છે છ તારીખે મહાત્મા ખાસ નોંધ લેજો અમુક કારણોસર ગુરુવાર ની જગ્યા એ શુક્રવારે છ તારીખે એવું રાખ્યું શુક્રવારે શુક્રવારે જણાવીશ કરો કદાચ થઈ જશે આજના દિવસના નિમંત્રકો પ્રતિમા બેન મધુસૂદનભાઈ બ્રિજ પટેલ એમના અજન્મ જન્મ દિવસ નિમિત્તે કીર્તિભાઈ બાબુભાઈ ચૌહાણ પિયુષભાઈ પટેલ કરજણ રતિભાઈ ટાંક ધરા વિજયભાઈ પ્રસાદ અજનબા જન્મદિવસ નિમિત્તે અને મનેશભાઈ મહેતા ફેમિલી તરફથી બીજું એકવીસ અને બાવીસ સિંગોદ મુકામે જે સ્વરૂપ કીર્તન ભક્તિ ચોવીસ કલાકની છે એના નિમિત્તે વડોદરાથી આપણે બસનું આયોજન કર્યું છે જે કોઈ મહાત્માઓને એકવીસ બાવીસ મેદ જવાનો ભાવ હોય એ ત્રણસો રૂપિયા આપીને મહાત્મા તરુણભાઈને પોતાના નામ લખાવી શકે છે ક્યાં કેવી રીતના ઉપડશે બધું તરુણ કાકા તમને ડિટેલ આપી દેશે પંદરમી ફેબ્રુઆરીએ પચાસ વર્ષ સુધીના કપલ શિબિરનું આયોજન કેલનપુરી મુકામે રાખ્યું છે દસ થી પાંચ જે કોઈ મહાત્માઓની ઈચ્છા હોય એ પંકજભાઈને પોતાના નામ ખાસ લખાવી દેવા વિનંતી જય સચ્ચિદાન દા ભગવાન ના અસિ જય જયકાર હો દા ભગવાનના અસિંહ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસિંહ જય જયકાર હો દાદા ભગવા na asim jai jai kaar ho. Dada bhaagwaan na asim jai jai kaar ho. Dada bhaagwaan na asim જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દ